મોટા માર ના દસ વર્ષથી મારી ભાઈ મારી વાઈ મારી ભાઈ મોટા માર ના કયા હવે આ કિરાત ના યાદ આવે તો યાદ આવે મારી કેવું કર્યું પણ યાદ આવતી રહી ધંધાકીય વ્યવહારો ની વાતો ભગવાન નામ હાજર રહે નઈ સિંહ ના રે અમુક કેમ રે પાછું બે ચિત મોટું એકાગી રહી ને ત્યાં એકાગરફાણ તો રુચિ વધારે લઈ જાય છે બધા ચિંતા કેમ નવા કે છે તેકરી માંક્કરી માં બરામાં બફા એમાં ભાઈ રહ્યા હતા હું બધા ચિંતા કરવાથી આવતા ચિંતા કરવાથી આવ્યું ચિંતા કરવાથી આવતું હોય ના આવે કૃષ્ણ ભગવાન કહ્યું છે અરે સાહેબ કૃષ્ણ ભગવાન તો કે ભાઈ નાટકાય તો કૃષ્ણ ને દયાશ્ર માં જવાનું કેવા પૂજામાં બેસવાનું રોજ નિયમ કેવો પડી ગયો પણ ત્યાં ગયા પછી મન ઠેકાણ રહેતું ન હોય મન બીજી ચિત્ર કરવાનું છોડી દેવું છે કારણ આ જગ્યા મહાસ આધારે આપડે આ સપ્તાહ વિચાર આવે છોડી ગયા ના જાય રિપેર કરી લઈએ રિપેર થાય ઉપાય હંમેશા રોગ આવતા હલો ધન ને પંદર એવો નિયમ છે ઉપાય ઓગણીસો રેડિયા કાયા બધા લોકોને ભાડા બનાવવાના કે ગમે તું કાશે ને તો આ તો પ્રવાસ છે શું છે પ્રવાસ આ તો મોટ નો છે એમાં તો ગાનારા ક્યાંથી જ પ્રવાહ ને જુઓ ને કેવો ચાલે છે આ પ્રવાસ ને વાંચાનારા ને તણી ગયા નરેન સાહેબ પહેલા જે વધારે જે રસ્તા કહ્યું છે ને અમુ વાત છે સાધારણ ભરાજ કરે ઓગણીસો પચાસ નો હોય બે હજાર પચાસ કર્યા ખબર બે અગિયાર વાર ની વાર મિત્રિંગ દીકરા દેખાય છે બહુ દેખાય છે ને જીતના મનમાંથી કંટા હોય છે તેની પર પાછું બહુ રોકંગ થાય જે કંટાળેલા ચક્કર માંથી છૂટવું જોઈએ ને આ ચક્કર છે ચક્કર માંથી આપડે છૂટવું કઈ રીતે આ સુધાર આપે તમે સુધાર બી રસ્તો હિમાલયમાં જો હજી મન હોય હિમાલય માં જાય ત્યાં શું કરે બા છોકરા અને બે મૂકીને નાથવા તની ઘંટા થયા ત્યાં ની ઘંટ છોડી નઈ નાથો કરાવ્યું બે કર્યા પછી એક લાંબા કુલસી ના ખોલા રોપીએ ના ખોલા બે ખુલા આવ્યા પાણી પાણી પાણી ખોલા થયા કાપી કાપી ના થોડા મન જાય ને ત્રણ ઘંટ જ વર્ગા એ મન થી મેં તમે જુદા કરી આપ્યા એકલા એ મન માં શું વિચાર્યા જુઓ સ્વાતંત્ર્યતા પામ ગયા તમે શું થતા થયા તમારે લાઈન ઓફ દિમાર્ગેશન વચ્ચે છે અને આ લોકો જાય છે બાકી રજિત હિમાલયમાં રહેવા જવાના છે રણજીત ભગવાન પાછા આવ્યા અમેરિકા બધું કર્યું કર કોઈ સામાન છે નાશના છે બધા ચોરું જોઈએ ના ગુરુ છે ગુરુ ચોર છે એ શિષ્યો બહુ સિંધિયર છે રામ માર્ગી સિંહ નો સિંહ સંબંધી બોલાય જ આ દેશ માં પણ દેશ કોઈ પણ દેશ નથી કે સિંહ ને ઉત્તેજન કરે સિંહ છે ઉત્તેજન કરે એ કોઈ એક મુસ્લિમ ગયો નથી અમારા એક મુસલમાન કે છે આ દુનિયા પ્રત્યેક વડે કહ્યું અમેરિકાનું એના જેટલા બધા છે એમને પછી શું થાય વિચારું કહેવાશે એને ખબર નથી એ રે બેન મોરે જૈં તેરા ગુરુ મે ના પાંડી કે મે તમારો એનું કામ એનું ગરમ પેલા ગુરું છોટ ને કેવું કરવું એ રાઈ મારે ગુરુ જેવો દર નખરાવી મારે ગુરુ બધાને નખરાવી મારે તે કર્મ એને બંધન હતો એનું કર્મ બંધાય કરું ને ગુરુ એ બંધાય તે એ ગુરુ જ દે નાખો વર્ગિસ દેને દેવતેને ઇયા બુલાય બુલાય ત્યારે તો હું કામ આનું પૂરી થઈ જાય હા સાચું તો નમ નામ તો ભયંકર હું દેખું તો એ મહા ગુરુ રામજી છે કારણો થાય ના ના આને લઈ આવો થે થે આ દાદા લઈ લે દેતો હું જ પડે બધાની ઈચ્છા પ્રમાણે રકમ જુદું થવા દો શું ક પેલા મેં કહ્યું કે એમને આપી હતી બરોબર છે આપડે એમ જુદું કરી નાખીએ એ તો મને પણ એમ કયુંતું દાદા મને પણ એવી વાત કરેલી એમને બરાબર કેસલી ભઈ એ કાલક કરું હોય તો મને માંધો નથી એમ તે તીવા જેવી વાત બધાને કરું એટલે આપણે કોને કોને માંધો ઠાઈ મારેને આવઢાય છે ત્યાર જ કેન ઓલક કરું જો મારું મન નથી લાઈ તમે કોને વસ્તી થાય છે ચાર સંખ્યા તારી માર્ક છોડી દેવું પડે ભાગને ના રખાય સારા માણસ મને બઉ હેલ્પ જ્યાંથી લોકો રૂપિયા આવે નેટકાઈ જાય મારે એક બાજુ સિન્સિયર આપડે તો બધા સિન્સિયર માણસ દરેક માણ છે નહી કોઈ એવું છે કોઈ બળી ગયેલો હોય નહીં કોઈ સવાય આવે ઘણું ખરું સિંચન હે બધું આવું તો સમાજ જ ના ભાઈ કેવો સમાજ પાંચ હજાર માણસ છે પગડે પગ ના ભાઈ ને કસવાડ અહંકાર નો ગોડો પકડા સમાજ બહુ છે અહંકાર ખુલ્લો હતો ને કરતાપદનો અહંકાર ઉડી ગયો કરતા પદ નો અહંકાર ઉડી ગયો કરતાપદનો ભોગતાપદ નો રહ્યો છે એ ભોગતાપદનો જીવંત નથી ને કરતાપ જીવંત હતો મળેલા અહંકાર નથી ભરવા ના કઈ ધક્કો પુત્ર ગાડી લાવવાના લાવવાના તારો ને પેલા શું કરે બાર ફૂટલો કર્યા કરે આપડે શું કહીશ આપણે બઉ પૈસા મજબૂત બહુ છે અને પછી અક્રમ નો નામો આવશે જયારે જે લોકો વિચારતા હિસાબે નામો ફરી આવશે ત્યારે ફરી આરબંધ શરૂ કેટલા પૈસા કેટલાક ના થતા વપરાયા છે તેને લીસ્ટ આપશે ને મોકલી આપશે ચોપડી જાય છે ધીમે ધીમે હજાર થઈ જાય ત્રણસો થયા છે આજીવન ખબર પડે એન્ટ્રી આવે ને જે નામ બધા આવે છે ને એ બધું મેળવીએ ને ખબર પડે કેટલાક લોકોને વિરાસર માં આપવાની પાસે નથી આપડે લેવાનો અધિકાર એ નથી ટેકો કઈ આપડે રકમ થઈ જાય ને આક્રમ મોટું થાય કામ થઈ જાય અને પછી હું આમ અમેરિકા કઉંડ આપે એમ તેમ કહે છે મોટું બનાવ્યું વાળા તો એ રેડિયો વાળી સાહેબ દાદાજી અમને આ તમારું જ્ઞાન આપવું કે બઉ ખુશ થઈ એમ આRenderTarget નોમી જે કંઈ બોલે તેને કોઈ બોલવે લખતો નથી પ્રશ્નોત્તર તો દાદા કે આમ હે પ્રશ્નોત્તર ના હોય હા અમૃત જા બે જાના ડાયરેક્ટ હોય ડાયરેક્ટ પ્રશ્નોત્તર નીકળ્યું ને ડાળી ઉપરઈ ગયો પચીસ ની રાતે સાત ચાલીસે પુણ્ય ઉદય રસ્તામાં જતા હોય ને તો બુધ પહેલા નીકળીએ લાગે છે જો અનુકૂળ સહયોગ ભેગા થતા ઉપર દહી ચાલુ અને વિરોધી સંયોગ ભેગા થાય પણ ઉપર પાપ દેવું આવે કર્યા છે માટે ઓછું બોલ નાખો એટલે લોકો ગુનો લોકોનો કઈ ગુનો પ્રતિકૂલ આપડે બસ પ્રતિકૂલ સંયોગો બં સારા છે કોર્ટ કોઈ રીતે છે ને તમારું કોઈ છે એવો ખ્યાલ થાય બહુ એમ સારા સંયોગો તો જે હોય તે હોય સંજોગો ફેરવાય નઈ હા સંજોગો ના ફેરવાય બધા પ્રતિકૂલતા માં ક્ષમતા રાખવાની પ્રતિકૂળતા આવે તો સહયોગો એવો કર્યા એ ગાર લેનાર દોષ નથી આપણા સહયોગો છે ત્યાં શાંતિપૂર્વક કામ કરવું જોઈએ રાતે મજા નિર્દોષ છે કોઈ જાત નહી અમદાવાદી પણ શીખેલા જ નહીં ના ભાઈ એમને આવડે નહીં પણ એ પોતે અમદાવાદ જે રક્ષણ કરી શકે એટલું સમજતા હોય અમદાવાદી આવ્યો અમદાવાદ શું છે એ ખબર હોય અમદાવાદી પણ શું છે ખબર હોય અબજીત જાય કે અમદાવાદી આવ્યો એટલે રક્ષણ કરવાની શક્તિ એમના કરી અમદાવાદ પણ થવું એ શક્તિ જે કુલ ખબર એક્સેપ્ટ કરે કે જય શશ્રી આપડા કિંમત ભરી જાય દૂધ ચાલુ સાચું પેસ્ટ બે બઉ નુકસાન થયું છે બે વાસ્તુ એક તો ભેસ ના દૂધે દૂધી અને બટાકા બે બાબુ એના બાપ ના ખોળા બેઠો છે જયારે જ્ઞાનક છે ત્યાં જ્ઞાન અજ્ઞાન કઈ છે જ નહીંક ને નથી આપણે જે સહયોગો ની વાત કરી એમાં પ્રતિકૂળ અનુકૂળ બનાવ્યા છે બાકી તો સંયોગો આપણે આ તો માન્યતા ઉભી કરી છે આ તો મન નું સાધન રાષ નહી છે ના ના એ બી એક પ્રશ્ન છે અનુકૂળતા છોડતો છોડતો બહાર નીકળે છે એટલે એને આપણે અનુકૂળ થી ટેવેલો છે એવું માનીયે તો એ કો અનુકૂળતા શું છે એવું માનીયે એ સમજ આપે એમાં તો ના કહેવાય એના મોડા બધા ખુશી ના દેખાય અને કયું આવે તીકડે મોડું બગડી ના જાય પણ નાખુશ તો હોય જ નાખુ તો હોય પણ એ પોતે નાખુશ ના જયારે પડે કડક સાપ પડી જાય કળમાય એવો દેહ નો સ્વભાવ છે હાથમાં ને કશું કહેવાય હાથમાં હવે મોટી અજાયબી છે તે જોયો અમારા માટે તો મોટું શ્રદ્ધા ની વસ્તુ ઉભી થઈ ને વિશન સમાય ને નહિ તો કોઈ કોઈ કે નઈ કે અમે જોયો હવે આપ જોયો કેનાર કોઈ મળે જોયો જોયો કે અને જોયો કેનાર હોય તો તીર્થંકર હોય તો નાયક છે અને નાયક બંને રીતે છે જયારે નાયક તરીકે થાય તમે શું થાવી એટલે તમને શબ્દનો અવલંબન હોય અમારા સુધાત્મા નાખાય છે જોયા પછી અને બીજા માં જઈ શકાય આપને બઉ સહેલાય કીધું જો સંપૂર્ણ કેવ નહી થયેલું એટલે વર્તે હા તમને છે તે કર્મ જેટલો કર્મ ઉદય આવે એટલે તમને ઉદયમાં ગાળી દે ઉદયમાં એટલે તમારે ઉદયભાસ રેવું પડે રહી શકાય ઉદયભાસ રેવું પડે ને હજુ ઉદય છે તો તમારે હો હોય તો મારે પોચ હોય ઉદય હોય ને કેટલો ભાગે એકાતો થાય એટલે અનુભવ માં આવ્યું અનુભવમાં આવ્યું નહિ સમજમાં આવી ગયું કેવું પડે હજુ આત્મા શબ્દો એટલે તમે ખાતરી થાય ખાતરી થાય તો ખાતરી થાય ખાતરી આપું એ આવું કોઈ બોલનાર મળ્યા ને આ કુતલસ પુલ સબ દેતે કે છે સબ દેવા સૂર છે લોકો ને સુખ મતમમદુસ લે પુસ્તકો થી ધે નોટ ધેટ ધીસ ઇઝ નોટ ધેટ યુ બરાબર અને અમે ધીસ ઇઝ ધેટ ભાઈ આ લે જો કેવું પરંપરા ના આધારે દસ થી પચીસ ને પચાસ હજાર માણસ થયું હોય પરંપરા એટલે પચાસ આઠ હજાર માણસ આ તો બધા કે બધા ઉડી જાય ગયા જતા હા ના જતા હા જતા ના વાત દે મા મા બેઠો હે બરાબર અવાજ રખો ના ના હંકાની વાડ પર નઈ ને ત્યાં અવાજ રખો ના છે ચે બધી જે ડેવલપમેન્ટ એટલું આ વ્યવહારમાં અહંકાર નો તરખાટ ઓછો હોય કાચા ડેરે વાળા પૈસા થયા ને તોફાન બધી ગયો કિંમત બદલાય ને હંમેશા કાચા થાય ભલે એક ગરીબ ઘર હોય સંસાર એટલે શું થાય ડેવલપમેન્ટ નો પ્રવાસ થઈ જાતનો પ્રવાહ એવું કરે છે આત્મા ને મૂળ જગ્યા પડશે આત્મા એટલો બધો ડેવલપ થતો જાય છે એ મહાવીર ભગવાન થી એ ઉજગલ ભગવાન થયું ભગવાન નથી અમને ના બોલાવીએ એ બધું શું છે ભગવાન છે તો બીજું પોતાને સમજાય એક એક વાત એટલું એવું નહી જતું જે અમારી ભૂલ બાદ દેખાય પણ તને ખબર પડી જાય એ ડેવલપમેન્ટ કાતું ભગવાન થવાનું આત્મા તો આત્મા જે ભગવાન ચારિત્ર એનું નામ જ એનું નામ જ ડેવલપમેન્ટ બધા તમારું ડેવલપમેન્ટ આટલું ગયા છો હવે દેહ ભગવાન થાય એવા દેવા એવું જ થઈ રહ્યું છે લોકો એવું જ થઈ ગયું છે ઉતરી જાય સજો વડા બાજુ ઉતરી